મેક્કર સ્ત્રી જાતિ ને શર્મા રૂપ કરું છું સ્ત્રી હળીને એના વિષય તું ચક્કર છું કે સ્ત્રી ચક્કર છે તમારી બગાડવાળી હોય તો તમારી અમારે બધી જોઈએ ઓળખાય બધી ઓળખું આવી પણ અમને જોઈ ને લઈ શકું તને વૈરાગ આવ્યો ને આવ્યો સ્ત્રી પર વૈરાગ આવ્યો કેટલું પાક લખો જ્ઞાન આવી હતી કેવા વેરાગ આવે લબાયું કરતા ગયા જ ના ઢોરા બધું સીધા ચિંતા દેખાય છે ફેરફાર થઈ ગયો લાગે ઘણું બધું દેખાય છે ઘણું ફેરફાર છે ઘણું ફેરફાર થઈ ગયો છે છોકરા એક વાર તો જાવ ને સાડી પણ એને કેવું હોય જાણો છો હાલત ના ચોખો થઈ જાય પછી કાગળ મેં તને પાછા બધા પાછળ રાખું પોલું પોલ છે નહી કેરાના પોલને પોલ નહી કેતા સિકલ બરોબર મને આલોચના કર્યા પહેલાના પોલને પોલ કેતા આલોચના પછી બોલને પોલ કહેવાય કે આલોચના પછી ની બોલ હા કેરાના પોલના મારી સાહેબ હતા એટલે આખો જગત આ પોલ એમ બોલતી એટલે જગત બરોબર એટલે વિવાદ હા બહુ ગમી સાહેબ એને નટીકળતી આ આજ બસ આને લાગરાયા મોક્ષ વિચાર કરોણ કર મારી છે ને વ્યવસ્થિત દાળદ્ર તમને હું વ્યવસ્થિત રસ્તે દોરું એ જોખમદારી કોની દાદા ની દુનિયા એવી નથી તમે કોઈ પણ જોખમ લઉમ લઉલો કરો અમારી શોધખોળ છે માટે કયો છું વિચાર નહી વિચાર ખોલે છે તું તો થઈ ગયો દાદા યાદ રહે આપેલું બરાબર તેના આધારે શાંતિ છોકરો સમજે આવું જો સમજે સુખ હોય છે સમજી ગયો છે બરોબર ના સાધુ વિચાર પણ નથી આવ્યો છે કરવાનું છે એ આધાર કાર્ડ સુધી પડશે નિરાવલંબ શું કેટલે પછી તૂટી પડવાનો સ્વાગત ક્યાં ઉભો થયો પછી સમજી ગયું જતા રહ્યા હું જતા રહ્યા મેમાલય બધા દાદા એ લોકો ના બોતેર કલાક કરે મોટી ઉંમર ના ચોવીસ કલાક ના દિવસ બાર કલાક आखल विज्ञान ने शुद्ध करने पूल कूत तो मेहर आप शुद्धि शुद्ध ने अपनी शुद्ध दशा अशुद्धि मनाए नहीं तो पूल्ध थे मूल अशुद्धि तो पूगल તો ડખો ડખલ ના થાય ને ચોખ્ખુ જ થયા કરે બીજો પ્રશ્ન થાય છે પણ આ ડખો ડખલ કરો દખલ થઈ જાય વાંધા વચકા એ સંસારમાં અટકાવનારી વસ્તુ છે પછી ગમે ત્રણ કારણ કે સત્ય નો રાખે તો વચકો પડી જશે શું કયું અસત્ય નો વાંધો રાખશે તો એ વાત ખબરી કારણ કે સત્ય અસત્ય એ વસ્તુ જ નથી સત્ય સત હા સત એટલે અવિનાશી છે સત્ય નથી ને સત્ય નથી સત્ય ને અસત્ય વિનાશી છે શું છે સત્ય ને અસત્ય બંને વિનાશી નથી ટિકા કરે બોલે પછી એવું થાય બધું સરખી રીતે જોવું જોઈએ સરખી રીતે ના જવું છે ભગવાન છે નહીં આ તો આગળ છે આ તો મેન્ટલ હોસ્પિટલ ની દવા છે એમાં ભગવાન જેવી વસ્તુ જ નથી પણ મેન્ટલ હોસ્પિટલ દવા ના હોય તો તમને લાગેસ બાવે મેન્ટલ હોસ્પિટલની દવા છે મંદિરો મેન્ટલ હોસ્પિટલની દવા છે ઈસ્યુ છે આ મેન્ટલ હોસ્પિટલ છે ને આ માર સસરા આ માર મમ્મી હર માં કઈ જાતા ચક્કર થતે આ એક પ્રકારનું હોસ્પિટલ છે આમાંથી રિવાજાય મેન્ટલ થાય તે થર્ડ હોસ્પિટલ આ તાજજ હોસ્પિટલ છે ને ત્યાંંગલા છે આ મેન્ટલથી બાય તારી બનાવી શું બની તારી એક ફૂટી છે કે બે કે છે શું કે છે સારી બનાવી શું બની છે સારી એક ફૂટી છે આખ કે બે ફૂટી ગઈ છે એક ફૂટી ગઈ છે બપોરે એક વાગે ઉપડી બધા એકવું નથી જ્ઞાન ના આધારે કોઈ પણ માત્ર અમારી જાત તો આ એ જ કે છે ને આ પટણી પણ એમ જ કે કોઈ કોઈ જાનવર એવું હોય છે મોટા મોટા બળદ હતા તે સિંગળો ગયા હતા આત્મા સુખ આપડે કહીએ તો એ સમય દુઃખ આવે એ ધ્વન થયું અને આત્મા નું જે સુખ છે જે કાયમ નું સુખ છે એના માટે કોઈ અલગ શબ્દ હોવો જોઈએ અલગ છે ને આનંદ જે છે પોતાના સ્વરૂપ જે સચિદારા સુખ છે આનંદ છે એ આવરાય કેમ ગયું છે કાન નથી લાગતું તો કીધા બધામાં કઈ સુખ લાગતું નર્મ આ કન્સ્ટન્ટની વસ્તુઓમાં પરવત આવી રહે છે કે આવી રહે છેથી આવે જાય તે બધું અનુકૂળ આવે પોતાનો સ્વરૂપ બ્રહ્મ ગરાય ત્યાંનું ઝુકાવવાનું માનના દેખે છે રા સ્વરૂપનો ભાનદેવ છતાં કે કન્સ્ટન્ટ નથી રહેતો ને કન્સ્ટન્ટ છે ને તકલેથી તેજને સનાતન છે સનાતન છે હંદર <nd> <Renault> <AND Ashurra>